ચંદુભાઈ ને મારે પેલી વેલી ઓળખાણ થઈ સીતારામ એટલે પછી નથી ઓલાવ ભજન માટે રામ ને રોણી રાખ્યા જગત માં એક જન્મ હનુમાનજી નું ભજન છે મારીબર ન મોકલતા એતો ઠીક છે ફરજ છે મનુસ્થાન નહી મનુસ્તાન છે એની ફરજ છે સારી સારી તે પેહલા ચૂના પઠીમાં ભજન કરવા ગયો બહુ અવાજ આવે તો ઓછો કરવાનું કહેજો બધા ઓછો આવે તો વધારવાનું કહેજો એમને ખબર પડતી નથી ચૂના પઠી માં ભજન ગિરધરભાઈ ને ત્યાં લુહાર એમાં મોડા મોડા ચંદુભાઈ ભજનમાં ચંદુભાઈ બેઠાઈ લુંગી પહેરી મૌલા ના મને મુસલમાન બી ભજન ના પ્યાસી છે ખરા એટલે મેં તો ઉર્દુ શરૂ કર્યું ઉર્દુ અર્ધો કલાક મેં ઉર્દુ ભજન ઉર્દુ શેરું કર્યું મેં બધા કોઈ બી જીવ આશીર્વાદ લેવો એ એક ધર્મ જેવી જ વાત બને છે કોઈને સુખ દેવું કોઈ બી આત્માને પછી પાછું મને વિચારે મુસલમાન ભાઈ જાડેજા નું ભજન વાવ નવી વાત છે ને પછી કોઈ કીધું આપણા લુહાર ભાઈ છે ગેરસમજનો ખોટી બો થઈ જાય ખોટી બો થઈ જાય છે ગાડી વહેલી પહોંચવાની મતલબ મોડી પહોંચી જાય ભજન કરવાના કોઈ જગ્યા પર અને હનુમાનજી ભોલાનાથ ને હું અહીંયા ભજન કરવા ગયા પહેલા કીધું પાલઘર ભજન નું બીજી વસ્તુ નક્કી થયું દિનેશભાઈ કે આપણે કરી ચારકોપ ચાર કોઈ વાત એવી પ્રગટ થઈ ફેક્ટરીમાં રાખીએ કોઈ અગાચી માં રાખીએ વરસાદ આવે તો અગાચી માં ઘણી ઘણી વાતો થઈ શેવટ કોઈ ધર્મ ના સ્થાન આવવાનું શંકર ભગવાન કરવાનું હશે હા ભાઈ કરીએ ભજન પછી ભાઈ એવા તો કઈ ગુસા મળ્યા એમને પ્રેમી આજમાં છે બોલાવી બોલાવી એટલે મને નક્કી દઉં સે પ્રેમ હાથ માં એટલે ભજન મને કઈ જાજા આવડતા નથી આપણે જેને ખોલા બેઠા છે આધારે આશરે એનું એક ભજન હનુમાનજીને એક દુઃખ ની વાત વ્યક્ત કરે એવું ભજન છે નોકર વિશ્વાસ આપે અને સ્વામીને સેવક વિશ્વાસ આપે એ વિશ્વાસ આપ્યા પછી કોક દિવસ સ્વામી છે વિશ્વાસ છે એટલે એટલે બહુ જ હલ થાયવક છે હનુમાનજી રામ એને કે લક્ષ્મણજી ને મોરસા ભૂજા તૂટી ગઈ એવું ભજન છે સ્વામી છે શિવ ખબડો સ્વામી છે બરોબર એ તો જ સ્વામી સેવક બડો જો ધર્મ સમજ બાંધ ઉતરે ઓર કૂદ ગયો હનુમાન સ્વામી શે સેવક બડો જો નિજ ધર્મ સમજ બાંધ ઉતરે કૂદ ગયો હનુમાન રાધરે કૂદ ગયો હનુમાન